શાસ્ત્રીજી મહારાજ નું પ્રવચન બે હજાર ચાલીસ ના જેઠ વધી નવમી શુક્રવાર તારીખ બાવીસ છ ચોરાશી કરેડા મધ્ય વચનામૃતમ શરૂ પૂજા કરી હતી તે રાતા કિન કાપનો હતો તથા મસ્તક ઉપર સોનેરી ફરતા છેડા નો કસુંબી રેતો तथा कमरे झरकसी तथा मुक्ता कहू की बोलीये पी महाराज श्रीजी महाराज कहू अमे परमेश्वर वार्ता करिए महाराज बोझाज કોઈક કાળે લોપાયું હોય તો તે ભગવાન ની પ્રાર્થના કરીને પણ છૂટયો થાય પણ ભગવાન ના સ્વરૂપ નો દ્રોહ કર્યો હોય છુટકો થાય નહીં પણ ભગવાન ની મૂર્તિ નું બળ અતિશય રાખવું જે સર્વોપરી ને સદા દિવ્ય સાકાર મૂર્તિ અને સર્વ અવતાર નું અવતારી એવું જે ભગવાન સ્વરૂપ છે તે જ મને પ્રાપ્ત થયું છે અને જે એમ જાણતો હોય દેહ મૂકીને અંતે ભગવાન નું અક્ષરધામ તેને વિશે ભગવાન ની સમીપે જશે અને હમણાં સત્સંગમાં રહેતો હશે અને શાસ્ત્ર ના પણ રહેતો હશે स्वरूप निष्ठा बाकी नही होना पुरुषोत्तम भगवान विषय नही जाए ते ते भगवान न स्वरूप दिव्य साकार मूर्ति सर्व अवतार न कारण अवतारी एवं जाए राजा ने तो शास्त्र नु बल पार्टी भारतीय लड़ाई थी तर श्री कृष्ण भगवान ने अर्जुन ने कहू सर्वधर्म परिच्यज्य मरण व्रज અહમ્યા બે થાય लड़ाई ने विशे अनंत दोष थोड़ा मन झाखा थी भगवान आश्रय बल राखी रह તો પણ શાસ્ત્ર ના વિશ્વાસ હતો તેને કરીને એમ જાણ્યું કલ્યાણ નહી થાય તો પણ શોક મુક્યો નહી પછી પછી શ્રી ભગવાને ભીષ્મ લઈ જઈને શાસ્ત્ર સંબંધી કથા સંભળાવી જયારે કઈક વિશ્વાસ આવ્યો તો પણ અર્જુન જેવા નિશંશય થયા નહી श्लोक ना अर्थवत स्वरूप बल मै तो रक्षा थक... ने कर જેમ અર્જુને ભારતી લડાઈ કરી ત્યારે તેને રક્ષા થઈ સ્વરૂપે માટે જેને સર્વ થી ભગવત સ્વરૂપ નું બળ અધિક હોય એજ એકાંત ભક્ત કેહવાય અને તે પાકો સત્સંગી કહેવાયું ભગવાન બળ ની વાત કરીશું એક આપણે ક્યાં ઉભા રહ્યું આ સવાર લેવા જાય ત્યારે ફસકી જાય છે અને કેવું થાય તો આ સવાર એવો પકડતો નથી એવું નથી એ કાળે મટી ભઈ ગયો હ કાળે મટી ગયો જી ખાને આમ એટલે જ આજ જમ કરી છે નિશાળ નથી ને એટલે એનો અભ્યાસ આ નિશાળ ક્યાં મળે એકલે એકની નિશાળ હોય નાના છોકરાઓ હોય માસ્ટરો ભણાવતા હોય સાયન્સ વિજ્ઞાન નું જ્ઞાન આપતા હશે એમ કઈ કરતા નથી ભગવાન ભગવાન ના માર્ગ માં હજી હું બાળક છું એમ કોઈ કહેતો હશે એવું નથી કરતા હવે પૂરી સમજણ રાખીને બેસી ગયા બી કઈ વર્તવાની વાત ન કરે એવું છે આમાં વાત બઉ મોટી છે પણ સ્વરૂપ નિષ્ઠા શું કેવાય ના જગત માં નથી જગત માં નિયમો રાખો એટલે તમને ભગત હું કઈ ગયો એથી વધારે જ્ઞાન તો જગત માં જ્યાં આવડાના કાને શબ્દ પડે કે નિસવું નહીં અને ભગવાન ના સ્વરૂપ ની નિષ્ઠા એટલે દેશકાળ આવે તો ભગવાન નું સ્વરૂપ માંથી દળાઈ માં ન થાય અને બીજા ભાવ ન થાય બીજાને શરણે જવાના અથવા તો મૂકી દેવાના કે ધીરજ દગી જાય કોઈ પણ ભગવાન ના સ્વરૂપ ને આખંડ પકડી રાખે પણ એમાં નિષ્ઠા એટલી એવી ઊંડી ને અદભુત વસ્તુ છે રસાયણ નું સેવન કરે અને શરીરના અનુયા જેમ પરિવર્તન પામી એમ નિષ્ઠા જાગે ત્યારે આખો એનો ઉઠાવ જીવન જ ફરી હોય ને કેમ હોય ને સાધુ થઈ ગયા થોડુંક આવી જાય ધીમે ધીમે આવે યાત્રામાં યા સાબકા કામા કરી ગયા ઘણા હો સર પાછા એકડે એકડે થાય એમ કરતા કે સત્તા જા થે જા હા એક તો બરાબર હા આપણે પણ તૈયાર થવું જોઈએ ને કે બોય તો બળ કરે તો કેમ કરે એ મારા મુરારજભાઈ હવે એમ ને તો દીકડા હોય ને બાકી એને દેડકા ન લાગે અમારા ઘર સુધી જ અમે તો લાગે તો મેલાવા લાગે એને તો હોય તી નથી અરે તમારા જાજા લાગે તમારા દેશ કાળ તમને વૈરાગ્ય ઉભો કરે એટલે કંટાળા નું પણ વૈરાજ તો ઉભો કર્યો છોકરાઓ કયું ના કરે બૈરા કયું ના કરે વ્યવહાર માં અથડામણ થાય એટલે વૈરાજ ધો થાય બઉ આ બધું તાત્લીક દ્રષ્ટિએ જોવા માંગે ઉપલબ્ધ દ્રષ્ટિએ નહી હો સમય નજીક આવે તો અધૂરું રહી જાય આખી ભારત ની લડાઈ થઈ હોય એમાં અર્જુન એકના જ કેમ વખણ નથી આવતા ધર્મ રાજા નો અવતાર ખોટું ન બોલે ભગત કેવાતા હશે ને ભગવાન નું પણ નિષ્ઠા અર્જુન કહું છું કે ધર્મ રાજા ખુબ જ ધર્મ હતા છતાં અર્જુન જવાય નર નો અવતાર અર્જુન ને કયો ધર્મ રાજા ને નથી કયા આ થોડું વિચાર વાગેવું નથી ધર્મ રાજા ધર્મ નો થાંભલો જ અર્જુને તો નથી ચઢ દીતા જેવા ને બાણ મારીને હું દીધા બ્રહ્મચારી ને જો ધર્મ રાજા એ બાણ નતું માર્યું અર્જુન ભગતું તત્વ બઉ વિચારણા ગયો અને એનો અભ્યાસ આપણે આ જગત કોઈ કરતું નથી જો ક્યાંક કથા થાય હોય વાંચના રે હારો ખરો કરતા હશે કોઈ ચર્ચામાં ટેવાયેલો જો કથા સાંભળવા જવું હોય તો શું બોલે ખબર ગામડામાં બોલે હાલો હલો કર્યું કાન પવિત્ર કરી શું કરીને શું ખબર હોય તો નિષ્ઠાનું મળવાનું પણ એ નિષ્ઠા પોતે જવાની બીજા ને પણ પાસ કરાવવા નથી જવું પોતે પોતાનું ગુરુ થઈ અને તપાસ ત્યારે એ ખબર પડે અને શ્રીમદ ભાગવત માં પણ એજ વાત પ્રધાન છે જેમૃતિ ના ધર્મ ને કઈક વર્ણ શર્મના ધર્મ છે એ લોપાય તો આની દ્રષ્ટિએ ગમ છે તો એની હરકત નહી પણ શ્રુતિ સ્મૃતિ ના ધર્મ ને કઈક તજાય તો તેની ચિંતા નહી પણ ભગવાન નો આશ્રય તજવો નહી નિષ્ઠા ઉપર થી પાછો આશ્રય છે એમાં એને બદલે આશ્રય આશય વાપરે બીજો શબ્દ વાપરે પણ નિષ્ઠામાં લઈ લેવો અને કઈક એમ જાણે છે આવી વાત કરીયે તો ધર્મ ખોટા થઈ જાય પણ આ વાર્તા કઈ ધર્મ ખોટા કર્યા સારું નથી આ તો એટલા સારું છે સારા અત્યારે સારા દેશ કાળમાં સત્સંગ જોગ હોય ભગવાન નો જોગ હોય અને અશુભ માં એવો ક્યાંય જોગે નો હોય પણ ક્યાં એવા બતાવો ને ભગવાન એમ કે દેશ હોય એવું કાર્ય એવું હલકો હોય મન ક્યાં શકાય આપડે હું લીધે લે પછી એ ન કરવો એમ એમ એમ કરી બોલો પરિણામ બીજે અશુભ લેવા જાય એજ પ્રમાણે આજે દેશ કાળે આખે આજે ફરી ગયા જે મૂળ સિદ્ધાંત માં એ રહ્યા નથી એનું સેવન કરે તો પછી જવાબ દઈ એ એમાં ઉતરે હોય એમાં ઉતરે આમ તો સત્તા ની જીવનમાં લક્ષણ બતાવ્યા છે જે જગ્યા એ શુભ કાળ છે એવો સમય હોય વાતાવરણ ભજન કે ભગવાન અત્યારે સ્વામી અમે આરાધિત કાળ ન તો પડશે ને તો એવું અસકાુ શું કેવાયું છોકરું ન જાણતું હોય તો એનો બાપ કહી દો છે નું નરે એક ધારું એમ ને જગત માં તો તેને છે જ નઈ એને તો બિચારા ને કોણ ઓળખાવે કોઈ ગુરુ ક્યાંય મળતો નથી તમારા ભાગ માં નહી અમારા ભાગમાં તું સાદુ થવા આવ્યા તો ઓળખાવતા આની પાણી બે હયો શું આજે કોઈ નો ઓળખાવો ખરા એમાં મોહ ન હોય આપડે પ્રમા છે આપડને ખબર જ નથી આપડે ભગવાન ના રસ્તે આઈયા છે આટલા સાંભળે નું વચમાં કહું છો ક્યાં આપણે શા માટે અહીંયા આવ્યા એની યાદી હશે બધા બીજા ને સમજાવે કેવી રીતે પ્રમાદિ માણસ બીજા સમજાવે કેવી રીતે સમજાવે આમાં એ માથું કરવા ભાઈ વિચાર કરો ને એ પ્રમાદ હશે નહી હોય આ તો બધું ઊંડા તપાસો ને તો પ્રમાદ છે નહી તો હરખબીર આવ્યો સ્વામી એમ ન થાય આપણે એમ કોઈ ને કોશ મને કો તમે કોઈને કોશ રાષ્ટ્રપતિ ત્યારે એ તો એને કહ્યું પણ આપણામાં છે કે નથી પાછું જોયું હિન્મ કોઈને કઈ કહેવાની કેવું જ આથી પ્રમાદ બીજો પ્રમાણે બીજા જગત માં તો જાણે છે જ નહી ધર્મ ગુરુ ઓ કેવાય ત્યાંય નથી ક્યાંય નથી એ બિચારા હવે રોટલા રળી ખાય છે મજા કરે રળી ખાઈ છો ધર્મ ને નામે રોટલા રળી ખાઈ છે મરે ત્યારે એના ખાના માં જઈને આટલા રૂપિયા દી એટલે ચિઠ્ઠી લખી આપે એ મરનાર ને હવે દોઢક નહી એટલે નરક નહી એને બેઠક એટલે ઈ ચીઠી ઓફન કરે એમાં બે એટલે આ બે અવળે ખાંચે ખાતરે કરી ને બેસી ગયા છે આ બે અવળે ખાતરે ગુરુ કરી ને ગયા અને એ ધામ ના બનાવી દીધા હો બધા એટલે ભૂગી જાય ધામ માં ઠેઠ ઉપયોગ ધર્મ ચાલુ રાખતા હોય પણ આવું પણ માલિકા નો છે નિષ્ઠા ની વસ્તુ આવે એને કોઈ જોતું નથી ઉપલબ્ધ અને જોવાય કોઈ માગતું નથી જોવાય કોઈ માગતું નથી પાછું દાદી બેઠા બેઠા પાછું બેઠા એની ચિંતા કરે પાછું કામ ચીંધવ અને ઓલા કરે એટલે કામ કરાવવું છે અને એનું કામ આપડે કરવું નથી બરાબર ને વિચાર કરવાના પામ કરાવે છે ન કરવું જોઈએ તો એનું બીજું શું આપણે કરવું એને માર્ગ બતાવવો એ કામ થાય બધા બતાવતા શું ને બરાબર લક્ષ્મીદાયણ જો હલો બોલો ઓળખાવતો જ તમારે તો ઓળખાવું વાત નહીં એમ ના કે પવિત્ર દિવસ હોય એકાદશી સવાર બ્રાહ્મ મુહૂર્ત સરખામણી તારે હા મારી પાક બોલો દેશ કાળ ક્રિયા ત્યારે દેશ કાળ ભૂંડો કેવાય ક્રિયા ક્રિયા ભૂંડી ત્યાં સંઘ ભૂંડો એવા ને એવા માણસો હોય એ બધા દેશ કાલ ક્રિયા સંઘ હોય કાલ ક્રિયા સંગ મંત્રોલો મંત્ર શુભો જે મંત્ર નો જપ કરતા હોય એ મંત્ર શુભ અને અશુભ બે પ્રકાર ના હોય મલિન દેવતા સંબંધી હોય કે માં કામન ટ્રમણ સંબંધી મંત્ર હોય તો એ અશુભ મંત્રો ગણ અને ભગવાન અથવા તો એવા કોઈ શુભ દેવતા ને જે મંત્રો હોય ગાયત્રી આદિ મંત્રો હોય એ બધા શુભ મંત્રો ગણાવે ભગવાન ના અવતારો નું સંપૂર્ણ એમ કઈ ખંડન ન થતું હોય કે ઐશ્વર્યુ કઈ ખંડન ન થતું હોય તો એ શુભ શાસ્ત્રો જાણવા અને ભલે ભગવાન જ વર્ણન કરતા હોય પણ ભગવાન ના કે અવતારો એને અવતાર રૂપ માં ન રહેવા દેતા હોય તો એ ભગવાન ના અથવા તો ભગવાન ના આશીર્દ રહેલા દેવતાઓ એ સંબંધી હોય અથવા તો અવતાર નામ હોય એના મંત્રો એ શુભ જાણવા શુભ્યા મંત્ર નો ઉપદેશ કરે પણ મંત્ર જેવો હોય એ મલિનતા ને વધારનારો હોય તમોગુલ ને વધારનારો હોય અને એ રીતે આસુરી ભાવ ઉભા કરનારા જે મંત્રો છે એ બધા અશુભ મંત્રો છે જે મંત્ર થી સત્તો ભાવ ઉભો થાય હૃદય પવિત્ર બને જીવન ની ક્રિયા શુદ્ધ બને એવો જે મંત્ર શાસ્ત્ર અને દુખા એને કોઈ વર્ણન જ કરતું નથી જગત માં કરે ક્યાંય કોઈ સમજાવતું હોય તો મને કહો મળે નહિ કોઈ કારણ કે કોઈ એમાં વિચાર જ કરતો નથી ભગવાન ના કહેવાય પણ સંપૂર્ણ ફલ વાળો નહીં એટલું કહેવાય એમને વાળો એમ ન કહેવાય એમ એવાય ભગવાન ના રૂપ દેવો હોય એનો જે સંબંધ છે પણ બધા ન સમજે ને એટલે ચર્ચા નહીં કરી ચોખવટ ના કરો તો પછી વાત આવવાની નથી કઈ જેટલા અડશે એ ભય ભરેલા અને પૂરા ફળ વાળા નહીં આટલું એક શાસ્ત્ર માત્ર નો એ સિદ્ધાંત ભરેલા અને સંપૂર્ણ ફળ આપનારા નહીં માણસ એમ માની લઈએ ભલે તો બધા શાસ્ત્રો માં વેદ ને કેમ પ્રધાન ભાગ માં એની હરોળ માં એનો આવે વેદ માં જે અભિપ્રાય છે એ અભિપ્રાય જે વર્ણન કરે એનું શાસ્ત્ર એને ભગાવીને પણ હવે એ બધા નો અધિકાર નથી સમજી એ નકે એટલે એને સમજવાય નહી જાય હોય એને કઈક ધોજામાં આવતું હશે આ હું જાણું આજે કોર્ટ કચોરી થોડું થોડું ધોલ જુઓ થોડો આળસુ ને અધિ હોય ને એ જલ્દ થવા ઈચ્છતો હોય બઉ નહિ પણ એ બધું ઊંડાણ માં વિચાર કરો ને અને પછી વર્ગ વસીલાય અને બધો જઈ ગયો ગણાય થઈ જાય છે મે ધર્મ ધર અથવા ગમે એવો મોટો તમે કરોડો અબજો રૂપિયા લૂંટાવો તો ઈશ્વર ને જોડેલો પક્ષપાત નથી એ દેશ કાળા દીક જે આઠ છે શુભ હોય તો સેવવા અશુભ ને નો સેવવા આમ ભગવાને કહ્યું અશુભ પણ શુભ કેને કેવા અશુભ કે શું કેવું સમજવાનો પ્રયત્ન જોયી બોલો ભાઈ શું કર્યું હે જળ બુદ્ધિ જેવું પણ એમાં સાધુ ઘણું આવી ના પડે જો બ્રહ્મા નું સ્વામી જો તારે કલ્યાણ જોતું હોય તો ઓળખવા પડશે અને જાય સાધુ છે એટલે હરામી ગયા થોડી વાર વિશેષણ છે બે પ્રકાર ના છે તેમાંથી અશુભ યોગ થાય અને કઈક વિઘ્ન પડે તો પણ જો ભગવાન ના સ્વરૂપ માં નિષ્ઠા પાકી હોય તો તે કલ્યાણ ના માર્ગ માંથી અહીંયા આવીને બેઠા તમે જગ્યા કરી દીધી પણ તમે ઓળખતા ન હો તો અટકાવો સ્વામી કઈ ઓળખ હશે એટલે આગળ પહેર્યા વાત આટલી એટલે બજારે બિયારણ લેવા જાય આવું એ મારા બે ચાર ઘરે તપાસ બરાબર છે ના નથી હો અને આમાં તપાસવાનું જ નહીં બાર પૈસા ને કોટ મે એને કઈક વિઘ્ન પડે તો પણ ભગવાન ના સ્વરૂપ માં નિષ્ઠા બાકી હોય પોઈન્ટમાં પોઈન્ટ મોટામાં મોટા કલ્યાણ ના માર્ગ અર્જુન ને ભગવાન એજ કેતા આવતા બધા અધ્યાયો નિષ્ઠા ના હોય ને એટલે કૃષ્ણ કોણ છે અજાનતા મહિમા નું તમે મિત્ર કયા અક્યું મારા અપરાજુન આપડે બધા અર્જુન જોઈએ ને થોડુંક વિચાર તો કરવા પડે ને અને છતાં તૈયારી કરી આપણે પૂરવું નથી એટલે એને કોઈ માણસ અકરી માધુરો હોય તો પૂરા ન હોય અને ઘણા હોશિયાર માણસો એ ભાઈ અમે ભણેલા નથી જાદુ ન સમજે જાદુ ન સમજો તો એનું કયું તો કરવું પડે ને અને જો ભગવાન ના સ્વરૂપ ભગવત સ્વરૂપ ની નિષ્ઠામાં કાચપ હોય તો જે દિવસ ધર્મ ચડી જવાય તે દિવસ તે એમ જાણે છે મારીને મારે ક્યા જવું રખડવું ક્યાં બે દસ અધ્યાય સુધી ભગવાન ને મહેનત કરવી પડી આત્મા સ્વરૂપ ઓળખાયું પરમાત્મા સ્વરૂપ ઓળખાયું કેટલી માથાડી કરી કઈ પ્રકાશ આવ્યો તો આવતો એટલે દર્શન નિષ્ઠા થાય ત્યાં ભૂલ્ય નો થાય વસ્તુ ની ઓળખાણ નું તાન આવે ને ત્યાર પછી નિષ્ઠા થાય ભૂલ્ય ન કોની નો વિશ્વાસ જ નહીં હોય ને ત્યારે તમને કેસે કે ભાઈ આ બરાબર જો આ ધર્મ ત્યાં જોખી દો એટલે એને થઈ જાય પણ ધર્મા કાંટે નો જોખાવો ભાઈ બંને એટલા કરીએ ગમે એટલા હા ભાઈ ધર્માવ કાંટે પણ કાંટો ધર્માવું એને તો ઓળખો છે ના ઓળખે કે હું થાય ક શાકભાજી છે એને શું જોખ ને ખબર પડે અને તેમાં બકારી જોખે એટલે હું કે ગઈ હજી થોડુંક નમતું તો રાય તમારી દુકાતું ના કરે ત્યારે ગમડીઓ છે ને સમજે ને એટલે બોલે એને આવડે આમ હોય આમ ત્રણ કરે એટલો એ લોકો કાંઠો જરાક આમ જાય કઈ વજન વધારેમ કહેવાય માધ્યમ વેગ અને જ્ઞાન દ્રષ્ટિએ પ્રસ્થાન થયું છે વ્યાસ સૂત્રો અને ભગવદ્ગી એ ત્રણેય નો એક તાર છે એક કારક લે આ ગીતા અત્યારે વાંધો છો એ ના એ તો પાણી નાખીને હવે નાખ્યું ના શબ્દો છે જોકે એમણે સુધારા ગણાય થઈ ગયા છે ગુજરાતી હિન્દી ભલાણું પોતાની એની વાણી આવી એટલે અસલ જે ઈશ્વર ના શબ્દો એરિયા બીજું જ્ઞાન નથી નાનો પડાયો એકલો એને ઉત્તમ થાય એમ નથી એના એટલે એની આડે સંવાદ કરવાશ્વર ના તત્વ ને નિર્ણય કરવા જ્ઞાન ક્યાંથી હોય ભાઈ એટલે જેને જે મળ્યો એમાં વિશ્વાસ આવી ગયો એટલે એને શરૂ લેચુ ભાઈ અને એની માટે બરાબર મળ્યા એટલું જ હોય કે કોઈ હોય લીધું નથી એટલે બી એ પાસ થાય એમ ને નથી જાય અરે ભાઈ આવું લાઈન નોખી નોખી હવે મોક્ષ માર્ગમાં બધું પછી પટેલ એને કારણ કે દિવાળી પાક આવ્યો શહેર માં નદી ગાડું ભરીને વેચવા ગયો પૈસા આવ્યા યાદ આવી ગયો તમને ગમી જાય એવું એ બિચારે ગામડિયા પૂછે એમ પૂછે તો કેટલું જાય ચાર બધિયાણા જોઈ ચાર બધી એટલે બે ટોલા બે ભાવ પટેલ તમે ચાર ગયા જો પટેલ દરવો ગઈ આટલો દાંડી મારતા આવડતી હોય ખરીદી ખરું પણ એના હૃદયમાં એ ઘૂંટાયું છે પટેલ એના હૃદય માં લીધું તો ખરું આ લો પણ હાથ પડવી ડાપે આવ્યું એના ગામ ને સીમાડે હું ઘડી આવે તો ગાડે બે હોય ગાડે બે હેડ વળી કેટલું લે ચાર બધી આવે પણ હેરી માણસ વિશ્વાસ નહીં કપટ કયું હોય તમારે ત્રાજ્ય જોખી દો લાકડા ચાર બદિયાણા કારણ ઈ ભાઈ બન એમાં વિશ્વાસ એમાં જે જગત આખું જ્યાં જેને દુરુ મા ચાલવા માં જો ખાય તો હાથ જવાય નહિ ખોટું એમાં એનું માધ્યમ નો રહ્યું સિદ્ધાંત પાછા બતાવી વ્યાસ ના હોય ગીતા વ્યાસ ને નહીં બોલે પણ કયું ગીતા એની ટીકા મૂળ શ્લોક અર્થ તો કે પાછું ને વ્યાકરણ લાગુ પડે એના સિદ્ધાંતો એને લાગુ પડે એ પછી એનો અર્થ કરાય સીધો સીધો કેવી રીતે હવે એ બીજાને શું ખબર પડે મારી પાસે ત્યારે શાસ્ત્રી ચર્ચા આત્મ કલ્યાણ ને ઊંડી હોય એને ચારે બાજુ અને મને ખત ની નવો પણ ભણતો ને ત્યારે ઠેઠ જૈન ના શાસ્ત્રો છો શંકર વાસ રમાનુજ વાસ વલ્લભ નું બધા પુરાણા એના તર્ક થાય કારણ કે શંકરાચાર્ય નારાયણ નું વર્ણન કરે નારાયણ નું વર્ણન કરે વલ્લભાઈ એનું વર્ણન કરે મને ચારે બાજુ દેખાય આ દ્રષ્ટિકોણ કયો ને આ દ્રષ્ટિકોણ કયો પણ ભણાવનાર સમર્થ હતા એટલે ઇરાજીતા હતા હું પૂછતો ત્યારે મને આવ કારણ કે આટલું ભણ્યા પછી શિક્ષા ભદ્રી ક્રષ્ટિએ હોય પણ ગુરુ નો વિશ્વાસ એટલે હું રોકાણ બારમો શો પરબ્રહ્મનો વિશિષ્ટનો એવા મહિના સમ્રદાય ના અને છતાં મને મને ગયા માં જો આ એ જ જોવા જેવું છે તમારે માટી કારણ કે તમે સ્વામિનારાયણ ના દીક્ષિત છો હું રામાનુદ નો છું એ છતાં તમને બતાવું છું આમાં લખે છે સ્વામિનારાયણ જે છે મતમ વિશિષ્ટા દ્વૈતમ મેનવું મેદ માં કઈ વસ્તુ છે વિશિષ્ટા ને મતન મારું માનવું જો હવે આ શબ્દો ના અનુભવ મૂકવો તો હું મત હતો એનો માનેલો હે બે મત એ દેશું એમ મતન એ બે મત વેદમાં જે માનેલું એ મારું મત અને સાક્ષી માં જવા છે પર પક્ષ વાળો નવો બતાવે છે કારણ કે આપણને કામ માને અને કયા નાસ્તી ના શકે બરાબર એટલે છોડી દઈ એટલે એવી અલૌકિક વસ્તુ છે આપણા ભાગ માં આવી મેળવણી કરી અને પાછું ઉપાસના ગુણ નો કરેલો એટલાનો નહિ ગુણ પાછા આપણે કોઈ એનામાં ગુણ હારા હોય એટલા તું લીધા પણ ચારે બાજુ એની દ્રષ્ટિ છેક નથી એ જોવાની પાછી આપણી શક્તિ ન હોય અને પાછો એક પડદો આડો રે કે ગુરુ ની વાણીમાં શું કરો જોઈ ગયો ભગવત સ્વરૂપ નું પણ સત્સંગી છે બીજા તો ગુણબુદ્ધ વાળા કહેવાય અને જેને ભગવત સ્વરૂપ ની નિષ્ઠા પાકી હોય પણ એક ભક્ત કયા ભક્ત બધાય મુદ્દ ત્યા ઊંડી જવું છે મુદ્દા પાણી ઊંડી તરત નો નેકળા માલી પાછીઓ દેખાડ થાય પછી અમુક તારીખે આવે અનેક જન્સીછા એ લખ્યું એ વારંવાર આમાં નામાં પાછા મનુષ્ય હારે સૂચનામાં લખ્યું શુચિ એટલે પવિત્ર આચાર વિચાર ભગવાન નો સંબંધ હોય અને શ્રીમતા મોક્ષ સંબંધી શ્રી સાધન ક્યાં તરત મળે એમ હોય ત્યાં જન્મ આવેલ છે લક્ષ્મી વાળા ને ત્યાં ભગવદી જન્મદાય છે વૈશાવાળા ને ત્યાં જન્મ ભાગી શાળી છે આવો છે ને આવો છે ને યાર ઉઠલા ખબર માં ભાગી શાળી એમાં વાંધો નહીં બોલોનામતા છે દેવતા સાંભળે તો સાંભળી ને એમ કહે છે આવી વાર્તા કોઈ કાલે સાંભળી પણ નથી ને સાંભળશું પણ નહી વધારે પડતા શબ્દ કહેવાય ને શિવ બ્રહ્માદિક એમ કે આવી વાર્તા કોઈ કાળે સાંભળી નથી હાવ હાચી વાત પણ આ લોક વ્યવહાર એવો હયો ને આ બોલાવી એને કહીને કઈ શિવ બ્રહ્મા કઈ હલકા થઈ જાય એવો અર્થ નથી ભવિષ્ય સ્થુલ બુદ્ધિ વાળા હોય તેને પણ સમજાય છે એવી મૂર્તિમાન વાર્તા થાય છે સ્થુલ ભાષામાં કરીએ તો આગળ ચાલે સુખું ભાષામાં ન ચાલે ઇન્દિરા ને અધ્યાત્મ વાત ને ખબર હોય ને આપડા સોલંકી ને ખબર હશે ને આ કેને ભરે જોવા જાવ ગાંધીજી વાત થાય પ્રાર્થના નો સમય નો આવ્યો હોય જવાહરલાલ આજે પણ બાજુ ગાંધીજીને એને ભોકવું પડ્યું કિશોરલાલ ઘનશ્યામલાલ બસુ વાળા લીલા ઘણા હતા બીજા બુદ્ધિ વાળા હતા પણ એ જાણતા ગાંધીજી વિચક્ષણ બુદ્ધિ રહ્યા ને નથી એટલે જવા ને કિશોરલાલ નો હેરાન ભોળા ગાંધીજી ના અંતેવાસી કહેવાય બધી વાધા કરે ડીનોબા હતા પણ એવા આવે એમ નથી એવું જાણી ને સત્સંગી હોય તેને પોતાને વિશે પોતા પણ માનવું જોઈએ સત્સંગી નો શું અર્થ કંથી એ વિચાર્યો મંદિર આવી ગયો લટાર મારી ગયો લટાર મારી ગયો એટલે પૂરો સત્સંગી થઈ ગયો કોઈ ઇન્દ્રિયો અંદાકર ને ઓળખી અને એના દીકાર નો સામનો તો કરવો જ નથી વેશ ધારી માં સત્સંગી થઈ ગઈ મારા બધા એને સત્સંગી થઈ ગયો અને એમાં કહેવું ને જેને ભગવાન અતિશય પ્રીતિ હોય તેને તો આ વાર્તા સમજાય અથવા ના સમજાય તો પણ તેને તો કઈ કરવું રહ્યું નથી જો આપણ કહ્યું શું પ્રીતિ હોય આ કરવું નથી કઈ આજે આવ્યુંવૃત મરુન મનોક્ષ તમારું માનવો ક્ષત્રો ગયો પ્રાણ વાયુને રૂંધી ને ઇન્દ્રીઓ ને દબાવીને મનને રોકી ને રોકી ને એટલે ક્યાં ભગવતમાં ઇન્દ્રિયો ના આવે કરણ આડા ના આવે પ્રાણવાયુ ના આવે અખંડ ભગવાન માં જોડાઈ જાય ત્યારે ભગવાન એને વશ થઈ જાય એને તો થાય પણ તદરયો છે ભગવાન ના દુશ્મન તરીકે જે રહ્યા હોય એને મોક્ષ બતાવે આપે સ્મરણ માત્ર વાત એ હતી જો આપડે બધું વાંચ્યું હતું છાપુ હા હા એમાં આવ્યું રાગી વૈરાગી રાગી ગમે એવો વૈરાગ્ય છે એ પણ રાગી એ પણ રાી જ છે કોઈ લો છેડે હતો પાછો આ છેડે આવ્યો ત્યાં પણ રાી તમે ગમે એટલા દાન કરો એક મંદિર માં લાખો રૂપિયા પૈસા પછી તમારા નથી તમે ફૂલાતા ભારે ફરો કોઈ તિજોરીમાં પીડ્યા હતા ના રંગીર માં પીડ્યા આવી શાસ્ત્ર એમ કે બેમાં ફરક જ નથી માલિપા મેળવી સ્ત્રીઓ શ્રી કૃષ્ણ ને ભગવાન બનુ ચોંટી એની રમણી ચાલકતી નું આમ દેખાય ને તો એને યોગ ની ગતિ કારણ કે એનો સ્વભાવ જ એવો છે ભગવાન કે દુશ્મન ભાવે હંભારો યોગ ધારણા થી સંભારો વિષય માર્ગ થી સ્મરણ કોઈ પણ એનું બહુ પ્રતિપાદન ન કરે જાણે આપણે વેર કરી કલ્યાણ થી એવા વેર થી ન થાય જે વેર યોગરૂપ થઈ જાય બીજું ભૂલાય જાય મહિમા સમજવો જોઈએ માટે જે ડાયો હોય તેને તો આ વાર્તા સમજી વિચારે કરવો એ જ અતિ સારમાં સાર છે ના ને ને છોકરા કેટલા બેઠો સાચા છે સંસારી બધું છોડે પણ જરાક તો થાય પછી ન પૂછે અને ખબર પડે છોકરે આ કામ કર્યું પણ પેલા સાધુઓ વિચાર કરજો હું તમને કગવા હું કામ પહેર્યા ક્યાં કામ કરવા હતું આ ભગવાન પેર્યા કે લાડવા ખાવા નક્કી થવું જોઈએ ને કોઈ જવાબ દેતો નથી મળો બોલ્યા એ મને ન ફાવે કર્યો બોલતા જ વાર ન લાગે હો આ કડીયા ને બોલે આવ્યો એ આવ્યો તો ભલે ફાવે એમ બોલતો હશે ભગવાનને ભજવા માટે ભગવાન વરવા માટે આપણે આ રસ્તો લીધો અને હવે રોટલા ખાઈને ટાઈમ જેટલો કાઢો એ તમારે પૂરેપૂરી નુકસાની કોઈ કાંઈ પણ સેવા તમે સમાજના સેવક બન્યા સાધુ એટલે પૂજાવા નહીં સાધુ પૂજાવા ઈચ્છે એટલે ગીઓ ઈચ્છો એ જગતનો સેવક તમારે દીકરા તમારા સેવક છે જગત ના નથી જગત આખા નો માલિક એટલે આને જગત આખા નું કામ કરવું પડે ભાઈ એક છોડ્યું ત્યાં જગત આખા નું હવે એ જો ધ્યાન માં ન રે શું કેવાય હવે શાસ્ત્ર ટાઈમ તો કહેતા છે ને મગજ માં ચિંતા જ નહીં કોઈ મારે રસ્તામાં હૈલા જાવી જ હોય તો તરત યાદ આવી જાય મારું કોઈ લાગશે નહીં એક બાજુ આ દ્રષ્ટિએ હૈલા જાવ ખેડૂત ને પૂછજો જે વળદ ઊંચું હોય એના હલકો હોય ના એ પરોણો ખાય કે શું ખાય નહી એની જોયા બળ જેવા નરે ગુરુ છે આપડે એમાં નહીં છે આપડે કઈ કમાણી આપણી ખાતા નથી હોય બાજુ થી ઊંચી દ્રષ્ટિ કરતા બોલી નહી હો બળદ્દ જેવી આ ઊંચું જોવાની દ્રષ્ટિ કરવી છે આ કરો એનું માન ન આવવું જોઈએ સેવા એમાં રાજી થવો આપડે આટલી સેવા કરીએ છીએ એટલે આપડે બહુ ઓછો થયો એમ એનું માનવું જોઈએ